તમે કહ ને કે જો ખુશ થાય તો ત્રણસો ગણું થઇ જાય તમે એમ કહો દાન કર્યું આટલું મારા સારું કામ થયું આટલું જ કરવા જેવું હતું તો અનેક ગણું થઈ જાય તો અને તમે કહો આ દાન કરવા જેવું હતું પેલા ડબલ ડિલેટ કર્યું